માર્કની લખેલી સુવાળતા એનો બીજો અધ્યાય માર્કની લખેલી સુવાળતા એનો અધ્યાય બીજો અને કેટલાક દિવસ પછી તે ફરી કફરનહુમાં ગયો ત્યારે એવી ચર્ચા ફેલાય કે તે ઘરમાં છે અને એટલા બધા લોકો એકઠા થયા કે દરવાજા પાસે પણ જગા નહોતી અને તેઓને વાત સંભળાવતો હતો અને ચાર માણસોએ ઊંચકેલા એક પક્ષઘાતીને તેઓ તેની પાસે લાવ્યા પણ ભીડને લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા એટલે જ્યાં તે હતો ત્યાંનું છાપડું તેઓએ ઉકેલ્યું ને તે તોડીને જે ખાટલા પર તે પક્ષઘાતી સૂતો હતો તેઓએ ઉતાર્યો અને ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે કે દીકરા તારા પાપ માફ થયા છે પણ કેટલાય શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા તેઓ પોતાના હૃદયમાં વિચારતા હતા કે આ માણસ આવી રીતે કેમ બોલે છે એ તો દુર્ભાષણ કરે છે એક એટલે દેવ તે પાપની માફી કોણ આપી શકે અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે એ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું કે તમે તમારા હૃદયમાં એવા વિચાર કેમ કરો છો આ બેમાંનું વધારે સહેલું કહ્યું છે એલે પક્ષઘાતીને એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે અથવા એમ કહેવું કે ઉઠ ને તારો ખાટલો ઉંચકીને ચાલ પણ દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે એમ તમે જાણો માટે પક્ષઘાતીને તે કહે છે હું તને કહું છું કે ઉઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા અને તે તરત ઉઠ્યો ને ખાટલો ઊંચકીને સૌ દેખતા ચાલો ગયો આથી સૌએ અચરતી પામીને તથા દેવને મહિમા આપીને કહ્યું કે અમે કદી આવું જોયું નથી અને તે ફરી સમુદ્રને કાંઠે ગયો અને બધા લોકો તેની પાસે આવ્યા ને તેણે તેઓને બોધ કર્યો અને રસ્તે જ ત્યાં અલ્ફીના દીકરા લેવીને દાણાની ચોકી પર બેઠેલો જોયો અને તેને કહે છે કે મારી પાછળ ચાલ અને તે ઉઠીને તેની પાછળ ચાલ્યો એમ થયું કે તે તેના ઘરમાં જમવા બેઠો હતો ને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુ શિષ્યોની સાથે બેઠા હતા કેમ કે તેઓ ઘણા હતા ને તેની પાછળ ચાલતા હતા અને શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેના દાણીઓની તથા પાપીઓની જોડે જમતો જોઈને તેના શિષ્યોને કહ્યું કે એ તો દાણીઓની ત્યાં પાપીઓની જોડે ખાય છે ને પીએ છે અને ઈસુ એ સાંભળીને તેઓને કહે છે કે જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી પણ જેઓ માદા છે તેઓને છે હું ન્યાયોને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું અને યોહાનના તથા ફરોશોના શિષ્યો ઉપવાસ કરતા હતા અને તેઓ આવીને તેને કહે છે કે યોહાનના તા ફરોશના શિષ્યો ઉપવાસ કરે છે પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતા એનું શું કારણ અને ઈસુએ તેઓને કહ્યું કે વર જાનેવાની સાથે હોય ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે વર તેઓની સાથે છે એટલા વખત સુધી તેનાથી ઉપવાસ કરી શકાય નહીં પણ એવા દિવસ આવશે કે જ્યારે વર તેઓની પાસેથી લઈ લેવાશે ત્યારે તે દિવસે તે ઉપવાસ કરશે અને કોરા કપડાનું થીગડું જૂના વસ્ત્રને કોઈ દેતું નથી જો તે લગાવે તો નવું જોડેલું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે ને તે વધારે ફાટી જાય છે અને નવો દ્રાક્ષ રસ જૂની મશોકોમાં કોઈ ભરતું નથી જો ભરે તો નવો દ્રાક્ષરસ મશકોને ફાળી નાખે છે ને દ્રાક્ષરસ તથા મશકો એ બંનેનો નાશ થાય છે પણ નવો દ્રાક્ષરસ નવી મશોકોમાં ભરવામાં આવે છે અને એમ થયું કે વિશ્રામવારે તે દાણાના ખેતરોમાં થઈને જતો હતો અને તેના શિષ્યો ચાલતા ચાલતા કણસલા તોડતા હતા અને ફરો તેને કહ્યું કે જો વિશ્રામ વાળે જે ઉચિત નથી તેઓ કેમ કરે છે અને તેણે તેઓને કહ્યું કે દાઉદને અગત્ય હતી ને તે તથા તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે તેણે શું કર્યું એ તમે કદી નથી વાંચ્યું એટલે અભ્યાસાર મુખ્ય હતો ત્યારે દેવના ઘરમાં પેસીને ઝેરપેલી રોટલ્યો યાજકો સિવાય કોઈને ખાવાને ઉચિત નથી તે તેણે ખાધી તેમજ તેના સાથીઓને પણ આપી અને તેણે કહ્યું કે વિશ્રામવાર માણસોને અર્થે થયો માણસ વિશ્રામવારને અર્થે નહીં માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે